વાણી તમારી આપડે દાદા ભગવાન જે નામ કોણ છે એ બોલે છે દાદા ભગવાન તો આ હું ને આ નાતા હતા એકીજ બાટી મને એજ વાત ની સમજ નથી પડી કે કોઈ પણ જીવ પેલો એક માણસ માં પેલો માસ માં આવ્યા પછી પેલો એટલે આફ્રિકન અંડર ડેવલપ માસ હા હિન્દુસ્તાનનો જન્મ કેટલા અવતાર માસ આવ્યા પછી બાબુ બે ની અમે તમને આમ ફેરવી ને દ્રષ્ટિ ત્યાર પછી તમને મૂળ વસ્તુ દેખાય બરોબર બઉ સારું તો તો ઉપકારવાનું જો સંસાર ઉપરથી દ્રષ્ટિ ફેરવી શકો તો ઉપકારવાનું અમદાવાદ માં હું ખાલી દીકરા બે તર ભગવાન સુધી વિશ્વાસ કરવા યોગ્ય પુરુષ હોય તે આપણે જે પાય પણ પોતાના માટે લેતા ના હોય એનો પણ વિચાર જેને આવતો ના હોય અને પછી આ જો કરવું હોય દર્શન સારું થઈ જાય તો આવો કોઈક છે નહી તો પછી અમદાવાદ શું છે આખા કોઈ પણ પ્રકાર નું ઝેર નહીં રહે મુક્ત હાસ્ય દેખાશે ત્યારે લોકો તમારા દર્શન કરશે સમજ તો આવી જ ક્યાંથી સમજો તો આજે અમને તો છે જ અત્યાર તો કોઈ ગમે છે કે પૈસા રમાતા દેખાતા દેખાય તો એમ કે લોકો દર્શન કરી ત્યારે આપડે હિન્દુ આવો સાહેબ આવો સાહેબ પછી ગયા બધા લોક પૂજ્ય ગયા પછી જવાબ પતાવી દીધું જે ઉઠી ગયા હોય ને તો એ ગયા પછી ગયા પછી પૂછે લોક પૂજ્ય લોકો પૂજાય નહીન છે ને હમશુ તો વાગે ને કહી ગા લે બેર બગન વેરી વીતી બિદી કરેને કરે ને સંકેલનો ખા હા યસ સંતવલે ઓસાપ ન માજે યે તો બેર તોમે સબિયા તો આ ટી જાતા વાળો છે જવાનો તોમે તલે બેસો એને રો મો બો બો બો કુ બેર મે લવ આપડે <jas> <significa? Enastasia> તાત્વિક સંબંધ એટલે તાત્વિક એટલે કાયમ નો સંબંધ એનું બહાર થાય તો હરપાર નીકળી જવા એનું બહાર થાય તો હરપાર નીકળી જવા એ સમજાવો આ રિલેશન છે અવિનાશી આપણે પણ અત્યારે ભાન શું થયું છે રિલેટી નું આપડે થયું એ બધું સત્યમાં રહ્યું છે એ ભાન નથી થયું એ તો ભાન થાય ચાર પાંચ ધક્તિ ફરી જાય બરાબર એટલું આજના પડે આ બધા શું કહ છો એ માટે તમે શું કહો છો મન તો જે કહ્યું ને મન વિતરાગ છે મન ને એવું રાખજે વિચાર અહંકાર ભરે છે અહંકાર નો ભોગવનાર કોણ અહંકાર નો ભોગવનાર કોણ એ અહંકાર ભોગવે છે અને અહંકાર કરે છે અહંકાર નો ભોગવે પ્રાર્થના નહીં અહંકાર કોણ ભોગવે અહંકાર અહંકાર અંકાર ને કઈ ભોગવી એ જ પોતે પોતાને ભોગવે છે પોતાને ભગાયેલા દુઃખ એ પોતે ભોગવે છે અને ભોગવું એમ આ પોતાના કામ છે ને ભોગવતી મેં બઉ દુઃખ ભોગવ્યું મેં ભોગવ અહંકાર કયો વિશે ભોગલનાર અહંકાર ક્યાં છે ભોગલનાર અહંકાર ક્યાં છે એ નહીં અહંકાર હું કઉ છું હું તક છું તો અહંકાર આ બાય નો ધણી જાય ભરે છે આ હંમેશા મનમાં વિચાર આવે ને સારો વિચાર આવે તો ભરે સારો વિચાર આવે ત્યારે પોતે મે ભરે અને ખરા વિચાર આવ્યા એ કે છે મને ગમતું નથી ભરે અને કુવા પડે તારો વિચાર તમને આવે કે ભરે અહંકાર બુદ્ધિ એમ જ ભરે ખોટો વિચાર ગમે ખોટા વિચાર માં અહંકાર ના હોય ના ગમે નહીં હોય કે નઈ એટલો રે અહંકાર હોય ખરો વિચારમાં વિચાર અહંકાર નથી હોતો આ મન સાથે વિચારતું હોતું નથી બુદ્ધિ સમજી વાસે વાંચી શકે શું મળી છે એટલે જો પોતાને ગમતા રહે તો ભરાથી વિચરે જીતી હો જીતી પોતે વિચરા મન વિતરા છે પછી આગળ જોડાણ માં જયારે મોક્ષે જવું હોય ત્યારે ક્રિયાઓની જરૂર નથી ક્રિયા એટલે શું લાગવા જવાની જરૂર છે બિલ સ્વતંત્ર સ્વતંત્ર બિલકુલ ઇન્ડિપેન્ડન્ટ અને પોતાના તમારા સનાતન સુખ માં સ્વાભાવિક સુખ માં પાણી તો એને તો બે બુલું પડે એ સહી પડે અને આમ છે કેવું છે પણ એટલે મારે એમ કેવું પડે છે કે સંસાર કરતા મોક્ષ બઉ હેલો છે કારણ કે પોતાના સભા મળવું પોતે પોતાનું ઓળખવું બીજા મનની વાત છે કે ઓળખા ને એટલે બધા સભામાં જ આવી જાય પાણી ગરમ કરવું વેસ્ટ થઈ પડે એક માણસ બસો માણસ બાઈક સવા નીચે લાકડા હગાઈ ને હગાવી અને આખી ભરેલી પાણી એ પાણી ગરમ બધું થઈ ગયું પછી હરા હાથ આવે નાહ્યા બધા પછી ટોંકી ગરમ થયેલી એટલે પેલા માણસે પૂછ્યું કે સાહેબ આ ટોંકી આવે પાણીમાં ગરમ છે તો મારે એને ચાઢુસી રીતે કરવું પડે જાય ને થઈ જશે એને તારીફ કરવી પડશે મારે બાળક લાવવું પડશે બે કલાક માં તમને મોક્ષ આપીએ નઈ તો અનંતર કર્યા કરશો તો ભટ ભાઈ ના થાય અને મોક્ષે ના જોવું હોય તો ક્રિયાઓ કરશું પછી જેને મોક્ષે જોવું હોય તે ના કરશું ક્રિયા ની કઈ જરૂર નથી મોક્ષ જોવા માટે કોઈ ક્રિયાની જરૂર મોક્ષ રસ્તો ભરી આવે તો રસ્તો ના મળે હોય તો પછી રસ્તે રસ્તો મળે એટલે જવાય કે રસ્તે ચાલે તો જવાય રસ્તો એ તો જ્ઞાની મળવા જ્ઞાની ઉપાય છે જ્ઞાની પોતે જ કરી પોતે કરવાનું ફેર પડે સાહેબ સાહેબ સંદાસ નતો કોણ પાસે તમે તો શું સંડા તમે ભાઈ આવો ને કે સાહેબ જ્ઞાની જો મોક્ષ પોચાડે તો જ્ઞાની હે એ જ્ઞાની જો મોક્ષ પોચાડે તો આપણી મને બધા સંસારમાં દેખાય છે એવું દેખાય હું સંસારમાં મારું અસર ના થાય એમને પૂછો પ્રસાદી આપી એમ તમે તો મોતો એક દાખલ કરે પુરાવો છે અમને મારી સેદ કરી છે હું કબૂલ અક્કલ થી દોધ કર્યા કે સો નો ચોખ્ખું ના જો નીકળે કોઈ ને પૂછાય તો ક્યાંય મળે સભાવ આપડે લોકો અને તે દવા ઓળખતો આવતો હે તે બેર મથરા મળત ના થાય કે રીતે ઓળખવાનો દાદા એ રીતે ઓળખાય સ્ત્રીનો સવા પુરુષોથી પૂછી લો કે પોપડમતી ના હોય ત્યારે પોપડમતી વસાણો જીવવું આ કોણ તો તમારા કે હોન हां कई घंटा हो गया घंटा बिल्कुल यार ना पर नहीं छोड़ते उतरते आखिरी आधे उतर से आशीर्वाद से उतर से कभी नहीं कभी नहीं कई लाग रहा था क्या दम में जो ऊपर तो जो तो तेरी याद है धरती बदलिया અમેરિકા દીકરા નક્કી થઈ જાય લઈ જાય સપના માં રક્ષણ કર્યા ના બે સત્ર વાગે ઊંઘ આવી જાય મોટે કામ નહીં શું મારે છે પચાવ જે <laughs> લખ્યું <laughs> <laughs> <laughs> <laughs> <laughs> <laughs> <laughs> <laughs> આવે બુ સારી ને જ્ઞાન બુદ્ધિ સારી ના હોય બુદ્ધિ હોય એને આ જ્ઞાન નહીં કોઈ પણ જ્ઞાન તો હોય કે સરુ નહિ જયારે બુદ્ધિ હોય ત્યારે કોઈ પણ જ્ઞાન તો હોય ખરું ને ના મારા બુદ્ધિ ના હોય આપડા બીજા જ્ઞાનીઓ નું બુદ્ધિ હોય પણ આ તો અક્ર વિજ્ઞાની એટલે બુદ્ધિ બિલકુલ લખેલું બુદ્ધ છે લખેલું છે જ્ઞાન માં ફેર છે બુદ્ધિ એટલે આનું અજવાયું છે ને જ્ઞાન કેવાય અને અરીસા નો વાંકો કરવો રસોડામાં જ વાકો રસોડામાં જર વા એ બુદ્ધિ કહેવાય ઇનડિરેક્ટ પ્રકાશ અને ડિરેક્ટ પ્રકાશ એક ના એમના દીકરા કે અમારા એટલે અહંકારી જ્ઞાન એને બુદ્ધિ કહી નિરઅંકારી જ્ઞાન એને જ્ઞાન કહ્યું બધા મંત્ર બોલવાના મંત્ર કેવા કારણ સાધુ ના સંસ્ત મંત્ર છે એટલે બધું આ બોલવાનું આ બે નહી બોલવાનું અને આ સંસારીઓ આ બધું બોલવાનું એટલે અર્ચન થી બધી જતી રાઈ ગયા છે બે અંતર થી કિંમત લખી છે કિંમત આગળ લખી પાંચ કિલો કિંમત ડેલી જી હોય કા ઓછી કિંમત છે કિંમત જે રૂપિયા બેંકાય કિંમત લખેલા પુસ્તક આ કોણ છુપિયા લે આ પેલો મોટો રહ્યો એ મહાવીધ ક્ષેત્ર માં તીર્થંકર છે અત્યારે મહાવીર ક્ષેત્ર માં તીર્શંકર છે નિરંતરે અઢી લાખ વર્ષની ઉમર હોય શકે અને પાછળ લાગણી ઊભી સચ્યુમાં ઘણા લખી નતી આ તો આરા કાનન દેલે આતે તાવી દે છે ની રાતે આ પેરાવળા દેતા રે હવે તમે લોકガル મંત્રી કાળો જે પછી આગળ તો કોઈ હે આગળ શું મારુ દે ક્ષેત્રમાં પછી આગળ શું આમ મંત્રી કાળો નમો લો હરિહંસ નું નામ જ નથી હરિહંક નું નામ નથી કોઈ હરિહં નું નામ જ નથી નામ નથી પણ હરિહં કોણ કયા નામ વાળા હરિહન ગણાય છે અત્યારે હરિંત કોને રાજદાયા અત્યારે વીસંકો વિચરા હરિહંત કોને આપડે કયા નમો હરિહંત સિદ્ધ લોકો ને આપડે કયા બરાબર હરિહંત કોને કયા રાજદ્યા ના રાઘદેશ ને એ તો વિચાર કેવારિહં એટલે ક્રોધ માર માં રાઘદેશ ભગવાન હરિદભગ હરિહંત હતા કેટલા હતા એવા અનંત આ કાળ માં નમ સિદ્ધાર્થમાં આઈ ગયા સિદ્ધાર્થ આઈ ગયા બરાબર હરિહન કોણ નઈ અરિંક અરિયંક જેને દુનિયાના સગ્રાઇ જેવો પ્રત્યે મોક્ષ માર્ગ માં લઈ જવાની જયારે ઈચ્છા વ્યક્ત કરી અમારે કઈ અમે બુપિયા પુષ્પા નામ કેવાય કોઈ પ્રકારની ફી ના થાય ઘર નો કપડો ઘર નું થાય में करें हे अत्यारे मतलब मतलब आप सीमंदर शामी दिरास बताए વાત મારી પૂછે છે મહાવી ક્ષેત્ર શું છે એવા પાંચ ક્ષેત્રો છે મારી આ મનુષ્ય ના ક્ષેત્ર છે એમાં પાંચ મહાવી દેવ ક્ષેત્ર છે મહાવી દેવ ક્ષેત્ર પછી પંદર ક્ષેત્ર છે મનુષ્ય એટલે શું આ દેખાય છે એ ક્ષેત્ર કેવાય આ બધા દેશો દેશો બધા દેખાયા કહીને આપડે કરીએ આપડે જે ભારતમાં રહીએ છીએ એ જ ક્ષેત્ર આ ભાગ છે એનું નામ આવે પાંચ ભરત પાયેલો કારણ કે તો જન્મેલા નથી ભરત ક્ષેત્ર નું નામ પાયેલું એટલે ભરત ક્ષેત્ર નો આ ભાગ છે એ જા બધું એકનું એક જ પાંચ ભરત માં બીજા ભરત નો ભાગ નઈ ના ના આ પૃથ્વી ક્યાં આવે એમ જોઈએ બીજા ચાર ક્ષેત્રો ભરત ના દીવાન છે બીજા એક ભૂમિ માં જઈ શકાય નઈ હા અને મહાવી ક્ષેત્ર માં ચોથો વારો ચાલે ત્યાં કાયમ નો ચોથો આરો હોય ત્યાં તિર્શંકરો રીતે ત્યાં ચોથો આરો જ રહ્યા છે એટલે એ તીર્થ આપડે એથી કદી લાયક થઈ ગયું કોઈ જીવ તો ગંગા નદી પાણી પવિત્ર કેમ કે ગંગા નદી પાણી પવિત્ર કેમ કેવાય છે એનું કર્યું કે આ પાણી છે બધા વાપર છે રાજાઓ એ પાણી પીતા અને આપડા લોકો પીગર ના મળે પણ ને ખતરે નદીઓ પણ વહે છે એ હિમાલય માંથી તો બીજી નદીઓ પણ વહે છે એના પાણી માં જલ્સ કેમ પડે છે ગંગા નદી માંથી હોય તો એ બધી ગંગા સિવાય બીજી નદીઓ ની છે હા ગંગાજી નેલય સંતા આજે તો આપણા પેપર વાળું પૂછ્યું કેટલો સમય લાગશે જીવતા બદલા જીવતા રહેવાની વાત દસ વર્ષ માં હિન્દુસ્તાન સુધરી જાય પેપરવાળા પૂછી બધા દેખાતી અનારી અળી પણ કુદરત દૂર કરવા માંગે છે કુદરત દૂર કરવા માંગે છે અત કરવાની તા પચીસ ઘઉ ની ગુણો કે આવું ના ચાલે ઘઉં ને કાંકડા બેસી બધું આપડે તો ફ્લેન પછી વેચાતા નઈ લેવા જાય લગભગ મળશે કોઈ રહેનાર નહીં કોઈ રહેનાર નહીં હોય ત્યાં ભાઈ પેઠળ સારું એમના મનમાં ભાઈ બેઠો અમે શામાં જઈશું અમે મટ્ટી મેળવી જવાના છે પૂછો તમારે શું કરવાનું છે બીજી પોલિસી છે પરાણે ભ્રષ્ટાચાર કરવો પડે બે પોલિટી ના લોક છે તે હા યોગ જુદી જાત માં આવી રહ્યો અમેરિકા એમાં જીવન કેવી થયું ખબર આજે દુનિયા આજે ભારતને પ્રવાહ ઉતરે છે ભારત તો દુનિયા છે આજે સમય તો આજે ભારત કાય છે જર્બ કુમાઈઓ ટેક્લે આપણે વાત આપો ત્યાં આપ سے વાત જો મુખ્ય કારણો જણાવી દેતા છે આપે સોલ્યુશન બુ અથડામણી બુદ્ધિ વાળા હે નહી આદમી તો કઈ છે બુદ્ધિવાલા આદમી હોતા અમેરિક બાહ્ય બુદ્ધિ હે એક્સટર્નલ બુદ્ધિ બિદ્ધિ બુદ્ધિ But, no, the, question, the real question I I I he says when you approach no, moksha, In a a practical life, a, I have have profession, right? I have to use some intellect, yeah, After obtaining yaan, how much મારે તો મારો ધંધો કરું નોકરી કરું સંસાર ચલાવું તો કે આ બધા હું મારી બુદ્ધિ નો ઉપયોગ ક્યાં સુધી કહીશ કે કેટલી હાથ સુધી કરવાનો યુવા છે then you told you baby i just i uh, suppose you, you think are you going to bother you need to hear immediately some starting thing thing yeah rightest yeah. disturb your all stability right right all yeah. right ta most advanced machine that means yeah. uh we get starting function oh ah. <laughs> સારું જે બુદ્ધિ Yeah, I would have to put in it's really happy you good. Good. Good. Good. Good. Good. good. I don't know if it's not because of you. I thought us, you know that mina you know, looks to yeah. me that when you're doing but yeah. you a know, huh? you're doing a professional like huh? anybody is you know, like this. especially profession, fine profession. It's very hard to think, you know not to be rational, you know and then it is the externalical in the sense that it can be it can be used a buddhis external but you it becomes so